તો નાખું પડતું હોય તો નથી પચીસ નાખું પડતો અહિયા દુનિયા દાદા ઘણી ધર્મ પરિષદો ગોઠવાય વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સ ગોઠવાય દુનિયા ની અંદર ધર્મ કોન્ફરન્સ ગોઠવાય છે બધી ધર્મ ની કોન્ફરન્સ ગોઠવાય છે એ સમજવા માટે તૈયાર હોય તેના માટે છે પણ બધા સમજવા માટે જ આવેલા આવે છે ને દાદા હોય આ તો બધું વેપાર ચલાવ છે કયો સમજવા માટે કોઈ વેપાર બોલાવ નહીં બધા ને વેપાર ચાલે છે